થાપને વચને ઉ થાય વચને મંડાય વચ્મે થાપ ને વચને ઉ થાપન વચને મુ પ્રભુઓ પાઠ વચનમાં તો Oh, yeah, yeah I think the lovely thing માં ચન મા પરિપૂરણપણ વચન છે ભક્તિ કે પરિપૂર વચન છે ભક્તિ કે सप्तियां बोलियां मेरे गंगा सप्त મો વચનવાળા મોર ના પાથારથ વચલની સે દ तलनी साल देने जाए कलू पड़े नहीं